તમારે આ બધું ઘડિયાળ આવડું બધું અત્યારે ઓપન બધા શું કહ્યું એટલે સોદા કશો ના કર્યો હોય પણ બાર સોદા ને લેખી લખી નાખ્યા હોય શું કહ્યું જોવાના જ સોદા થઈ જાય ્ માં દેખાય બીજા લોકોને જોવા જ સો થાય છે હવે નહિ ને પેલો થતો હતો આ જ્ઞાન લીધા પેલા કેટલા થતા હતા આપડે શાક આકર્ષણ વાળું લઈને આવીએ છીએ ના લાવતું હોય ના લે છે બઉ સરસ શાક દેખે લઈને આવ્યો કે સરસ દેખાતી હોય પૈસા સુ છે આ બધું બધા વાંખના ચમકારા છે ના નાખે એનાથી કાય નહી વિવેકાનંદ છે તેથી કઈ છે તે પેલા તો એવું એવું વિચાર કરતા હતા કે અહી ના જુવાય આ તો બેન થાય મામા દીકરી થાય ત્રણ થાય અહીં ના જો અત્યારે કશું જોવા બાકી જ નથી રાખતા એક પત્ની રથ નો કાયદો હોય કેવો હોય એ લિમિટ કેવાય ઉર્ધતિ ની લિમિટ અને મોક્ષ જવાની લિમિટ કઈ એક પત્ની રથ એક પતિ વ્રત શું અને રામ નો તો કાયમ છે તે બ્રહ્મચારી એવા માણસો આપણે હવે એ તો બહુ સારા સારું કે વિચારો હોય ધરાવતા એક વર્ષ નું લીધું હતું ને તું જાણો ને તારે ઉતાવળ નહીં કરવાની વર્ષનું ઉતાડ મૂકી તો આપણે કઈ ઉડા નહીં કરવાની